સમજાય યાદ નથી દાદાજી તમે બોલ્યા ત્યારે સમજાવ્યું ખરું પણ મને યાદ નથી રહ્યું તો મારું બધું મારે એકલા બોલ બિલકુલ દાળ કહી શાક રોટલા રોટલી છપ્પન ભોગ આજે તમે જમાડવા બેઠા છે જમી લેવાના છીએ આજે કે છપ્પન ભોગ તમે જમાડવા અમને બેઠા છીએ તો અમે જમીન લેવાના આવે આવજે ને શું ખરા વિચારા છો કઈ રીતે છોકરી ખાઈ લાવી તને મદદ કરું મને કે દાર દુઃખ મ